તમે સર્વસ્થો પૂર્વ ભાવ નું પરિણામ છે આજના પરિણામ માં તમને સમાધિ છે પૂર્વ ભાવ નું પરિણામ ચોખ્ખે રહી જવાનો અને નવા પરિણામ હિસાબ નથી ચોખ્ખું થઈ ગયું ચિંતા થાય ના થાય ચિંતા ના થાય એટલે ભગવાન થઈ ગયો કેવાય ભગવાન આવડું શબ્દ નીકળશે કરો કરો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 દેહાત્યાસ જેને ગયો બધું ગયું આ જગત આખું દેહાત્યાસ માં બધા સંતો દેહાત્યાસ માં થાય બધા દેહાત્યાજ જાય એ વસ્તુ જ નથી ઓછો થતો જાય ઓછો ધારે ઓછો આ બધા જાણવા માટે પૂછો બીજા બીજા લગી રાખતો એટલે હું ફરી લોકોને જાણવાનું મજામાં આ જુઓ ચકુ પ્રશ્નો ભગત ચડાયેલું કરે ફળગા પૂજ્યા જ કરે જ્યાં ગયા ત્યાં કહ્યું બોલો ફળગા ફૂટ્યા જ કરે ભટક ભટક ભટક કરવાનું થાય આનંદ અવતારોથી જય સત્યના પ્રશ્ન તો હારો કરોડો પ્રશ્ન છે કેટલા છે જ્યાં સુધી શાંતિ ન હોય ત્યાં સુધી હોય જાય જ્યાં સુધી શાંતિ ના હોય ત્યાં સુધી તો આવું ચાલ્યા કરવાનું હા પણ તમે હું આજે આ જો પોતા હો ચાર કલાક તો હું પ્રશ્ન ના ના આજે બપોરે આવો ચાર કલાક પોચા દેવો તો પછી પ્રશ્ન ઉભો નહી થાય ચાર કલાક લાખ અવતાર જાત્રાળું કરાવે નઈ જવાબ એમ કે છે કે આ પ્રશ્નો પૂછે સરસ રીતે જવાબ મળે કે પ્રશ્નો પૂછ્યા છે એનો સરસ રીતે જવાબ મળે તમારું શું થશે તમારો જવાબ શાંતિ પૂર્વક હશે તો મારે કશું થવાનું એમ કે છે તમારો જવાબ શાંતિ હશે તો કશું થવાનું નથી અત્યારે ફરી ની વાત ફરી પણ અત્યારની વાત અત્યારે એ ભગાઈનો ધમકે બેઠેલો છે બેઠેલો જ છે બેઠેલો છે બેઠેલો છે પ્રશ્ન હતા નહીં તો પ્રશ્ન કરવી કોઈ જરૂર નથી એ કે છે આપ પ્રશ્ન પૂછું છું કે તમારા ને મારા મિલન માટે પૂછું છું નહીં તો પ્રશ્ન ની કોઈ જરૂર નથી એમ કે છે બાકી પ્રશ્ન ની જરૂર નથી મિલન આમ નહીં થાય આમ તો હા તમે આ દસ મિલન થાય નહીં તો આ સાથે દૂધમાં દૂધ માં નાખીને ચા કરવા ભરો દૂધ માં દહી ચા બનાવ કાંઈ કીધું દૂધમાં ચા ના બને ચા તો બનેલી હેલી છે મિલન ની વાત મિલન ની વાત તમારે બીજા પ્રશ્નો પૂછો પણ આ તમારી ચા વગર રખડો છો ને તે મને લાભ ચા વગર બટેલ બટેલ કરાવ ઈ અફસોસ નહી કરવાનો આપણે એ અફસોસ નહીં કરવાનો અમારો કરવા વાળો તો ખેચી લો આપનો ટાઈમ હશે તો આપ ખેંચી લો ના દેહે હું જોવા ખેંચું અચ્છા આ કુદલ માં હાથમાં કઈ વસ્તુ જેવું કુતો તો કુદલ કોને ગો છો સ્થુલ શરીર આ સ્થુલ શરીર ને એને શું એમ કે સૂક્ષ્મ શરીર ને શું કહો છો તમને સૂક્ષ્મ શરીર જ કહેવામાં આવે છે પણ ફૂદગલ કેવાય ને ખુદગલ કેવાય ને આત્મા સિવાય આ જે શરીરમાં આત્મા છે ને એ સિવાય બધો ભાગ પૂતગર આત્મા સિવાય આત્મા સિવાય બીજો બાકી રહ્યો એ બધો તન છે એ સિવાય બીજો બધો પૂજગલ કહેવાય પૂજગલ જડ જડ પૂજલ એટલે જળ જળ ના પૂજલ એટલે જળ નહિ મળે એવું પુરણ ગલન થાય પુરાય અને ગલન થાય પુરણ થાય ભરાય ભૂતગલ હા પૂરગલ છે રનો બધા થઈ ગયો છેલન થાય અહી થી ખોરાક ખાધો એટલે સંદાસ માં જવું પડે અહીંથી શ્વાસ પૂર્યો એટલે ઉચ્છ્વાસ કલન થાય જવું પડે ની વાકે ચાલ્યા કરે છે એને વ્યવસ્થિત કે છે ને વ્યવસ્થિત આવું ઉછી માં ના લે તમારું આ વ્યવસ્થિત છે એમનું વ્યવસ્થિત એવું કરશે શું થશે તમારું અવ્યવસ્થિત છે અવ્યવસ્થિત પણ એ વાંચી તમારે બોલાય ને કારણ વ્યવસ્થિત તો ક્યારે કેવાય કે જેને ભય ના લાગે કચ્યુ ના થાય ભય ના લાગે કઈ ચિંતા ના થાય વિચાર ના આવે એ વ્યવસ્થિત ના કરે ને કે પછી પ્રશ્નો બનાવ સમજા પછી બનાવ સમજા પછી સમજ્યા વગર ના બનવું આ પુગલ માં સાતમા ચેતન વસ્તુ છે શુદ્ધ ચેતન છે શું છે શુદ્ધ ચેતન આ પૂછવું છે બીજા છોટું હા બધું છે મેટુ છે આત્મા નું સ્વરૂપ ભારે નથી ભારે નથી અલકું નથી નાનું નથી હાથી સમાન છે એમ આપડે કાલે વાત થઈ ને કે આત્મા કીડીમાં કીડી જેટલો થઈ જાય છે એ સંકોચ વિશ થઈ શકે છે સંકોચ વિકાસ આત્મા સંકોચ વિકાસ થાય છે એના સંકોચ વિકાસ નો સ્વભાવ છે મોટો નથી આટલા નાનો નથી મોટો નથી ભારે નથી હલકો નથી કચું જ નથી આવું નથી હા તો સંકોચ વિકાસ થાય નાનું મોટું લાગે ને આપણને સભામાં હોય તો હાથી જેવો કેમ લાગ્યો કીડી કેમ કે જેવો લાગ્યો તો એવું કેમ હાથી જેવો કેમ લાગ્યો કીડી જેવો કેમ લાગ્યો એ તમને લાગે છે હાથમાં એવો નથી આવડો મોટો ઘડો લટકાવ એવો લાગે તોડી નાખીને એટલે જેવો જેવો ઘડો એટલો થઈ જાય છે મોટો ઘડો તો મોટું સમાધાન થયું <laughs> છોટો બડો કશું થતું જ નથી સંકો છે એવો જ છે મોટા ગાળા ને મોટો થાય નાના ઘર નાનો થાય એ તો પછી નાના ગળામાં નાનો થાય મોટા ગાળામાં મોટો થાય એ શું વાત છે પ્રકાશ જેવો છે પ્રકાશ નો એવો મોટા નો ફેલાય મોટા થાય અને આ દેહ બહાર નીકળે ને હાથમાં તો પૂર્ણ પૂર્ણ સ્વરૂપ થયેલું હોય તો આખા બ્રહ્મા નો પ્રકાશ આખા બ્રહ્માડ નો ફેલાય હોય આપડા લોકો કહે છે કે ભાઈ અણુ અણુ માંથી પ્રકાશ ફેલાય છે પણ કોક દાડો એવું હોય હોય કઈ નહિ આગળ પડી તો આગળ ચાલીએ નહીં તો એવું નકામો ચાલ્યો નો અર્થ પ્રશ્ન નાટક નથી આગળ ચાલીએ બધું હોય છોટું હોય મારી સમજણ એવી છે કે ચૈતન્ય જીવાત માં છે તેનું એવો ને એવો છે ચાહે એનું ભાજન છોટું હોય રૂપ પ્રગાટ થાય બાબા આમ જતા નથી આત્મા જે પ્રકાશ છે એજ આત્મા છે એજ આત્મા બે જ આત્મા પ્રકાશ એક બુદ્ધિ રૂપી પ્રકાશ બુદ્ધિ રૂપી પ્રકાશ છે આત્મા બીજી કોઈ વસ્તુ નથી અને તમે બાવા શીખવાડ્યું બાવાનું ખબર નથી એ પ્રકાશ રૂપી ખબર હોત નહીં બાવાઓ નું કલ્યાણ થઈ જાય બાવા કલ્યાણ તો થાય થાય પણ હા એ માટે છે એ આ રીત આ જે પ્રકાશો પણ તમે તમે શું કહો છો કેવો છે મહાપ્રકાશ માં મહાપ્રકાશ માં મહાપ્રકાશ માં એટલે મહાન અલકામાં મહા એટલે વિશેષ જાદે પ્રકાશ સ્વરૂપ નથી પ્રકાશ સ્વરૂપ છે વિશેષ થાય છે જેમ જેમ એની ગતિ બદલાવી જાય એમ મહાન થાય વિશેષ થાય એમ મહાન થાય આપતી અંદર આજે આજે મહાશુદાત્મા છે તમે શીખવા મારી પાસે લાવજો હું છે ને હું આવ્યો છું બધા પ્રકાશ સરખો હોય આવરણ ફેરફાર છે કોનો ફેર છે હા એ આવરણ ના લીધે એને પ્રકાશ જણાતો નથી જયારે થાય છે ત્યારે એને પ્રકાશ જણાય છે કઈ વાંધો ને બધું બોલાવે છું ને ને જલ્દી પૂરું કરો આમ હા પાર નહી આવે તમારે જે શીખવાયું છે એ શીખવાયું બાજુ તમને શું અનુભવ છે તમે શું કહો છો મારી પણ પૂછવા મારે આપને શું સમજ છે એમ પૂછે દેખાય છે બધા બઉ સારું પતિ જાય ને પછી ના આપડે વાંકવું પડશે તો સીધું થઈ જશે આટલા ડાયા લોકો સારું સ્વીકાર્યું ગર્ભાવાસ માં આવે છે કે નહી આત્મા ગર્ભવાસ માં આવે છે આત્મા આત્મા ગર્ભવાસ માં આવે છે જે તારે ગર્ભ રહે છે ને તે ધારે આત્મા નહી ગયા પછી ગર્ભ રહે છે જીવનિવાદ આત્મા દાખલ થયા પછી ગર્ભ રહે છે સાચી વાત છે બરાબર આટલું ડાયું હાર્યું ખબર બધા કું શ્રદ્ધા નથી ચાલો સીધો પ્રશ્ન કોઈ ખો ચોથો પ્રશ્ન છે સુહમ સોહમ કોણ રૂપકો કહા જાતા બંને શાંતિ રૂપે શાંતિ માટે સાધન છે શાંતિ રહે એનાથી બંને શાંતિ રૂપે સાધન છે એનાથી શાંતિ મુક્તિ ના થાય છે સોહમ કોણ વસ્તુ ને કેવા માં આવે છે એ જાણવું જોઈએ ને સોહમ એટલે તે હું છું સોહમ તે હું છું તે હું છું એનામ સોહમ ઓડો નહી અને ગધેગા પૂછ પણ થોડો નહીં ખાલાતો ખાવતો હોય સોહમ એટલે ઓમ એટલે શું સોહમ ન આ દુનિયામાં જે જે લોકો આ દુનિયામાં તારવા ફરે છે લોકોને તરણ તારણ થયેલા પછી તીજા જે લોકો આ લોકો ને આત્મા સંબંધી વાત પોતે આત્મજ્ઞાની થઈને આત્મજ્ઞાની થયા પછી વાત છે અત્યારે આત્મજ્ઞાની છે નહી કોઈ જગ્યા આ તો બધી ખોટી જુઠ્ઠો આત્માની વાતો ચાલશે અને ચિંતા જાય નહિ આત્મા જ્ઞાની તેનું નામ કેવાય કે તરત હે માથે આત્મકેલ લાવે આ તો બધા ફટાક્યા થઈ ગયા લોકો પણ શું કરે ના હોય તો બીજા દુકાનો ચાલે આત્મજ્ઞાની ના હોય બીજા દુકાન તો ચાલી જાય ને આત્મજ્ઞાની ના હોય તો દુકાન ચાલવી જોઈએ દુકાન તો જગત ને ફસાવવા માટે ચલવી છે દુકાન તો જગત ને ફસાવવા માટે ચલાવે જ ને નઈ ફસાવવા માટે બધા ફસાવતા નથી ભાઈ તારા એ ખરા એવું रहित रीत कोस रहित रीत को आत्मा रूपए અહંકાર ખલાસ થઈ જાય આત્મા ખલાસ આ અહંકાર ખલાસ થઈ ગયો મમતા બધી ખલાસ થઈ ગઈ આપડે કપડા કાઢી લે તો કશો વાંધો ના આવે એવી જોવાનું એને રાઘદ્વેશ થાય છે કે તે જોવાનું રાગદ્વે नहीं, नहीं भगवान प्रभु एनो मैं नापास तो नापास कहते हैं रागद्वेश पुरुष कई जुदीज हो जुदी रीत रहे ससंग रीत ચૈતન્ય સ્વરૂપ તેનું વસી રહેતું છે પાસે કોહીનું હીરા પાસે શક્તિ ના હોય એ તો પાપડ બાબા નહીં शक्ति मापड़ भागवा जीवाया बुद्धि रही पास जीवा शक्ति जीवा कोई आ दुनिया मतलब આ ભાવ ફસાવે છે લોકો ને જન્મ્યો હતો ને તો કૃષ્ણ ભગવાન અને તરી ખાય છે ભાઈ હા આયુષ વધારી છે કે નઈ કોઈ આ દુનિયા જન્મ્યો નથી એતો બરાબર બરાબર છે બરાબર ખોટી વાતો લઈને ફરી ભગવાને તીરવા ગયું તું ને કુદરત ના કાયદા ને એને માન આપવું જ પડે છૂટકો જ ના થાય કેવો પાપડ ભાગી ના થઈ ગયો પછી તું ના તોડે પણ એ પૂર્ણ ગતિ એ પોચાડે પાંચ પચાસ હજાર માણસ છે આ પાંચ હજાર માણસો દેખાય છે પાંચ પચાસ એનો કે છે હું શિષ્ય છું નહી શિષ્ય હોય તો ગાદી ના હોય શિષ્ય હોય તો ગાદી ના હોય ના પૂંજની તરીકે માની છીએ ના મારે નીચે દેવું છે પણ હું લઘુત્તમ પુરુષ છું ના અને ગુતમ છું હા બરોબર છે સહી વાત છે સહી વાત છે લઘુ તમ છું આ બધા જીવ માત્ર નહી પછી કોણ વસ ભગવાન તો હે પછી કોણ વસ થાય કોને કયું નથી કાલે કીધું તું કે છે જોજો આવું બાપતા ભગવાન નું સ્વરૂપ અને ભગવાન ની લીલા કો કે ભગવાન જીવન ન કરો ભગવાન ક્યારે હોય છે જીવન ન કરો ભગવાન હોય તો એનું વર્ણન કરો ભગવાન નથી એવું તમે કીધી લે પાંચ તત્વ અને छठो चैतन्य जीवा भगवान, थे। भगवान। एक थे एक प्रगट रूप थे भगवान है व्यक्त थे तो बलिहारी जाने व्यक्त है तो आदि जीवात બલિહારી ઘટ કગટ હોય તબે તહિયા કાગલ ઘટ ના કોઈ બલિહારી બ્રહ્મ બોલે બ્રહ્મ સાંભળે અમે તો ગુરુત્મ લઘુત્તમ છીએ માયા માં કોઈ એમને ગાદે ને એથી નાના છીએ નાના જ છે ગધેડો કરે એથી નાના કે કે ના સાહેબ તમારો મોટા સંત પુરુષ છો કે અલ્લાહ ખુદા સદકુ છે બસ થઈ ગયા ભગવાન કારવાહી કરે છે ये कार्यवाही हाँ कार्यवाही मदद लागे मेहवाद તમે શું જોવાઈ રહ્યા છો મારો આત્મા ને કોઈ ની મદદ દેવી પડે નહી કોઈની સ્વયં વસ્તુ છે એને મદદ દેવી ના પડે સ્વયં સુખ નું છે બધી વસ્તુ એની પાયા છે એને કોઈ ની મદદ ના કરવી પડે કાર્યવાહી એને હોય નહીં કોઈ પણ પ્રકારની કારવાહી ના હોય કારવાહી બધી કરું છું તમે કશું કરો છો કશું નહીં કશું કરતા નથી એ ખાતા નથી ધર્મ છે દેહ કર્યા કરે એ તો દેહ નો ધર્મ છે એના આત્મા જુદો પડી ગયો ભાઈ જુદો પહેરો જુદો પહેરો આખો જુદો પડી ગયો જે કરતું તમે એમાં તો નહીત માં જુદો પડે કોણ રીત માં જુદો પડે બે ગુણ્યા બે ગુણ્યા બે હા કઈ બે ગુના દે એટલે બે ગુના દે રીત માં તો ગણિત હોય બીજું ગણિત ની રીત હોય તો બતાવો ને પણ મને રીત જાય ગણિત માં રીત હોય આમાં રીત ના આત્મા અને આ દળખે આત્મા બાદ જેમ ઘઉં ઓળખીએ એ રીતે આને ઓળખી અને ભેદ જ્ઞાન થી છૂટું કરે ભેદ જ્ઞાન થી છૂટું કર્યા પછી ભેગું ના થાય જેમ આ દહીમાંથી ગલો મખાન કાઢી લઈએ પછી મોખાણ સાચપ છે બંધાયેલો છે બંધાયેલો છે સંઘ થી બંધાયેલો છે સંઘ થી બંધાયેલો છે સંઘ થી બંધાયેલો છે સંઘ છે અજ્ઞાની નો સંઘ થાય તો અજ્ઞાન આવે જ્ઞાની નો સંઘ થાય તો જ્ઞાન આવે અજ્ઞાન થી બંધાયેલો થા એ સહી વાત છે મળ વિક્ષેપ થઈ ગયો છે કાળે નીકળે છે આવે અને તમારું નવા જૂના નીકળે છે અને નવા ઉત્પન્ન થાય છે એટલે તમારું કારખાનું બે બાજુ ચાલે છે એનું એક જ બાજુ કારખાનું ચાલે અમારે નથી ઇન્કમટેક્સ ના કારખાનું કાઢ્યું તેનો એ કારખાનો ટેક્સ છે નઈ એ કારખાના ઇન્કમ ટેક્સ નથી તમને લાગે હું જોવાનું એ ઇન્કમટેક્સ હોય છે પણ પચાસ હોવા વધારે નઈ બે પંખ છોડી હોય છે समर्थनी मिली गय चारीत है समर्थ धनी मिली गये जन समुदाय सत्यारे स्तरे मान वचन क्या कर्म न जीवन जीवे सबने अद्यक्ष उन्नति शु होके અને તે માટે કેવી રીતનું જીવન જીવવું જોઈએ તે સર્વ એની ઉપર વાત કરો કે પ્રકાશ પાર્વત બઉ ખરાબ પરિસ્થિતિ સત્યુગમાં તો બઉ ખરાબ પરિસ્થિતિ હતી આત્મા માટે ઉન્નતિ આપવાની માટે ખરાબ હતી અત્યારે આપવાની ઉન્નતિ માટે ખરો કારણ આયો છે કારણ કે બધી ચીજ ઘેર બેઠો મજા કરે એટલે ચિંતા નહીં ઉપાધિ નહીં એટલે મન બુદ્ધિ કેળવી જો હવે અધ્યાપથી કોને કોસ ને મોક્ષ તરફ પ્રયાણ થઈ શકે આધ્યાત્મિક નથી આ બીજા બધા બધી વાતો કરે છે ને સંતો બધી એમાં આધ્યાત્મક શબ્દ ના હોય એ બધું ખોટું છોડાવે અને હાર ઉતરાય ખોટું છોડાવે જરાય માફો ના થાય ગાયનું ઢીગડું હોય ભરે કઠોળ હોય નમ્રતા ના હોય છોડો ને આરું કરો એટલે કુદરત નો નિયમ એવો છે કે જગત સુખી થવા ભૌતિક પણ સુખી થવા પડે છે જગત ની ઈચ્છા છે ભૌતિક સુખો મળે તારે બધા શાસ્ત્રો બે શબ્દ હું તમને કહું કે આ જે માત્ર છે આ ધાર એક ઇન્દ્રિય બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય ચાર ઇન્દ્રિય પાંચ ઇન્દ્રિય પાંચ ઇન્દ્રિય થી આગળ કોઈ મન જીવ નથી આ જીવો અંદર પોતે ભગવાન પોતે રહેલા છે સમજે એટલે આ જીવોને જે કોઈ સુખ આપે જેને સુખ પોતાને જોઈતું હોય તો આ જીવોને સુખ આપો અને સુખ જોઈ